મારા માં પણ ભૂલ હોય સકે ને કે परमाणु आई रहा हमने करे जाए सूक्ष्म खबर पड़ जाए कब ना छोरा नहीं खबर पड़ जाए बर्फ ना खबर पड़े हाँ आज ना मेरे तेरे આ પરમાણુ તદલી જાય જેવું બીજ નો સ્વભાવ પ્રમાણે થાય છે માસિક ધર્મ જેવો હોય ને બઉ એ જોવા માંડવામાં આવ્યો પણ એ સાથે જમવા બેસે છે ખોરાક લે છે तो जुदाणी खोराक लेरफारीज प्रमाण मैं बीज हो बीज प्रमाण तो एक जात न पड़े बीज प्रमाण फेरफारे સમજે પુરુષનો માસિક ધર્મ તો આવ્યો ને તારે ખબર પડે કે શું છે માસિક ધર્મ કેટલી બધી મુશ્કેલી વાળો એ છે અને કેટલું બધું કેમ ના કેમ ના કે સ્ત્રી કેમ નહી જતો રહે તમે કોને કહેન સ્ત્રી કે તમને કેવું લાગે છે આ સ્ત્રીઓ હવે એવું ચાલવા દે પેલા તો દરેક ઘર માં પાતા જ स्त्री पर एट जल्दी स्त्री नाम पा दूध पाक जलेबीय स्त्री परिणाम આને એક આ સપોર્ટ આપે પૂરીને બીજને તે મો હોય હેડી બાય ના સોયા માથેને મસી જેરો વનતા આવી ક્યાં પડ્યું આવે છે માસિક નાસ્થા માં એટલું બધું એનું બઉ પ્રિય નહિ शास्त्रकारो विचारी क्यूदाय जमाय नहीं પરમાણુઓનું આ જે પરમાણુ ઓ છે એનું સાયન્સ શું છે ખરેખર શુભ કહેવાય શુભ કહેવાય આપે પોઝિટિવ આપડા લોકો કર્યું એને જોયું કે આ પોતે આ માસિક ધર્મ માં હોય છતાંય પોતે છે તો ભરમાવી એને પોતાને નુકસાન કરતા ને ઘર ના બધા માણસો નુકસાન કોઈ કોઈ અસર કોઈને ખબર પડે જ ની ના થાય એટલે પછી એનો એટલે આની જરૂરત ના લાગે ને એ ઈ કોઈને ખબર પડે ની એટલે એમને મગજ માં એવું હો પેશા જેવું એટલે પહેલાનો જે આ સાયન્સ હતું તે પછી ચોતકરો કરે તો પછી જરૂર લાગે એવું તો કોણ કરે ગટાઈ જશે એટલે અમે કોણ કરેલા આ કોણ કરે આ તો જાણવા જેવું છે અરે કરવાનો અર્થ શું હવે કોણ ને એક્સેપ્ટ કરે પરિવાર ને ચાલે જ છે ને મુસ્લિમો ચાલે હિન્દુસ્તુ નથી પ્રથમ શરૂઆત થી એવું હોય ને પેલું સારું હોય છે પછી ધીમે ધીમે બગડ એવું બગડે બધા જ ગમે બી નહી તો મંદિર માં જવું ગમે નહીં કાળાબા કરનારા કેટલાક સુખી હોય છે અને કેટલાક દુખી પણ હોય છે તેનું કારણ શું બે ત્રણ ખાખા કરે તો થાય અને પછી જયારે સારું ખાવાનું કરે તેલું બંધ કરી દે બંધ કરી દે ત્યારે પછી મળ તમે કોઈ કહે છે ત્યારે પાસલા ભોગવી રહ્યો છે જૂના બાંધી રહ્યો છે નવા બાંધી રહ્યો છે મરડો થવાનો હતો એટલે ખવાયું કે ખાધું એટલે મરડો થયો ખાધું નથી એને ખવાયું છે કેમ ખવાયું કે ભાવ કર્યા આ બરાબર કા કા કદા ઘેર ખાવ તો હોત નસારું યો બાલ કરેલા તે બધા બદબગડી ગયું સારી ભા હા એટલે ખરેખર મરડો થવાનો તો એટલે ખવાયુ મરડો થવાનો તો એટલા માટે ખા કાધુ ને કાધુ એટલા માટે કે આ બોલ્યા તે થી હવે એટલે ખાધુ ન કે એટલે ના મૂળમાં બીજ ના હોતે કશું ના હોત હું ઉદયમાં આવીને પછી ઉદય મારા કર્મનો ઉખાડું હું ના પીજે કે ઉખાડ્યા એટલે ભાવ છે ઉમર થઈ અને એનો ઉદય આવ્યો એટલે હોટલ માં જવાની શરૂઆત થઇ જાય ભેગા થઈ જાય બધા હોટલ નું લઈ જાય હોટલ નો લાગી જાય પછી પછી આપડે ના કહીએ તો આગળ હમજે કોટુ એનું ફળ દ્રશ્ય આવશે મેળ્યો પણ સામાન્ય લોકોની એવી સમજ હોય છે अपना विज्ञान बतु रहे बने क्रमिक वाले आ <laughs> <पार निकणा> <laughs> कर નથી પૂરું નથી ચાર વેદ બની રહે આત્મા ખરું છે તે આ ન મળશે એ ગોટુ જ્ઞાની જે વેદના ઉપર છે વેદના ઉપર ગોટુ જ્ઞાની પુરુષ કહેવાય યેટ કેક ધીસ ઇઝ ધેટ પ્લેયર તો તો બધા પ્રાપ્ત કરે છે જ્ઞાની પુરુષ તેને નિોષ કે અને કાપનાર અને ભગવાન શું કે પકડાયો નથી કાપનારો આ પકડાયો ઓનો નંબર લાગી ગયો કપાયું કદું નંબર લાગી ગયો નંબર લાગ્યો નથી शास्त्र एवं कहनी सीवाय मोक्ष आगमो कहते हैं मनाश्रीओ क्या परंतु आपू जो अक्रम है, जे, है जोड़े ये पेला फीट नहीं सतु एट्ले कहते જ્ઞાની ખરા પણ અમારે તો આગમ ના પ્રમાણે આ વિરોધા પાસે સમજે આખો સિદ્ધાંત માર્ગ છે આખો સિદ્ધાંત નાનું છોકરું પણ સમજી જાય કે હોય हो, जे, हो जे। हमने तो को पूछे दादा तो अमे तो छे के धर्म करवा थी, करने धर्म करने क्रोध मन माया लोग थोड़ा आतरा पड़वा जोए पड़वाया अने तो आ सतावता છે આવે એવું जन्मर करेलू कोई पर कर्म एनु जन्म ऐसी आखू जन्म धी मरण कम्प्लीट इधा को बीजा इफेक्ट बदूलीट बदप्लीट નગેસ્તાલી હવે પૂછ્યા કે બાર બાર આયો ને કે નિકો જતો ડાદા હોય તો દુખ ના હોય રાવજીન થોગમસ્તી દુખ શું કહે સરજી દુખ તો નથી બીજું કશું દુખ તો નથી બીજું કશું વ્યવહાર પૂરતો થોડું હોય એને તો વાંધો નથી પૂછે છે કે આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ના રૂપક એ શા માટે મૂક્યા વિષ્ણુને મહેશ એના જે મજબૂત કરવા માટે મૂકેલા છે તે છે તે ભક્તિ કરે તો પેલા પત્ર ચે ચડાવે ફાયદા કરતા બિલી પત્ર ચીજો છે નહીં તત્વ ને પૂછવા સત્યગુણિ હોય બ્રહ્મા ને પૂજવા પછી રજો ગુણિ હોય વિષ્ણુ ને પૂજવા રજો ગુણ કોઈ એ ખરા નહિ અને સત્યગુણિ સારા કામ માં જ હોય દરેક સારા કમો એ સત્ય ગુણિ હોય અને તમગુણી છે તે ત્રણેય ગુણો પણ હોય જ્ઞાની પુરુષ બધા ગુણ ગુણાતી જ કહેવાય ગુણાતી જ કહેવાય જ્ઞાની પુરુષ ને શું કરે નહિ કારણ કે પોતે દેહ ને દેહ તો મહાદેવ લિંગ ને બધું કરે છે લિંગ મહાદેવ ની પૂજા કરે છે લિંગ કરે છે ઓમ નમ શિવાય કરે તો કે એવા કોઈ દેવ થઈ ગયા નહી એમ એવા કોઈ દેવ નહી લોકો જે આપે છે ને કડવું તે બધું પી જાય ત્યારે માધેજી થાય કડવું આપી જાય કે આપી જાય તમને બધાવા પ્યાલતો આશીર્વાદ આપી જાય એમને ના થવાય અને વિષ્ણુ ક્યારે થાય લગ્ન નારાયણ થાય ત્યારે આપણા જ્ઞાનીઓ ત્રણ ગુણો ની પર કેણાય એટલે જાગૃતિ જાગૃતિ ત્રણ ગુણો ની અસર હોય તો જાગૃત ના હોય તમને ખાતરી થઈ ગઈ મસ્ય દ્વારા પચાસ ટકા ને પુષ્કર ડેવલપમેન્ટ થવાનું મળી જાય કેવું કરે હોય ને આવું દુનિયામાં હોય નઈ કોઈ બન્યું નથી આ તમને સો ટકા ખાતરી થઈ જશે મુખ્ય દવા સો ટકા અત્યારે કોઈ અચાર્ય બોલી શકે કોઈ પણ બહુ હતો ક્રોધ પણ બહુ હતો કામ ક્રોધ મો એટલું બધું હતું એટલે પછી શું છે કે આપ મળ્યા એટલે અમે મુખ્ય જવાશે એની શરૂઆત શું એમ કે તો કે પેલું સ્ટેશન આવશે બીજું સ્ટેશન આવશે એટલે પછી આ જે ઓછું થયું ને એટલે અમને ખાતરી થઈ ગઈ કે વટવા આવ્યું છે એટલે મુંબઈ સેન્ટ્રલ આવવાનું વાનું મને તે કે નવી દુનિયા લખ બનાવીન જરૂર છે આ દુની દુનિયા ચલાય લેવાયેલી છે કે નવી દુનિયા બનાવવી પડ છે બનાવી જ પડ છે ને હે બનાવી જ પડ છે આ દુની દુનિયા ચાલેવી નથી ના કે છે ઈ કોળીવારી ચા દુનિયા જૂની દુનિયા એમાં સુસુ રિપેર કરાવવાનું છે આ કો જૂની દુનિયામાં કોણ નાખે દુનિયા મંત્રો છે એનાથી જે ઓરિજિનલ વાતાવરણ હતું વાતાવરણ અત્યારે માહિક એનાથી ખડું ના થઈ શકે કૃત્રિમ એવા માણસ જે બોલે છે માનસ જે બોલે છે પહેલાના જે ઋષિમુનિઓ વૈદિક મંત્રો ચાર થી બધારે જે બોલતા હતા શ્લોકો અને જે વાતાવરણ ખડૂત હતું તું એવું વાતાવરણ અત્યારે ખડું કરવું હોય તો આ માઈક કે બીજી એવી કોઈ અરેન્જમેન્ટ કરીને એવું જ વાતાવરણ ના કરી શકાય રાતાંતે તેના તે શ્લોકો આપણે બોલીએ પણ બોલદારા પોઈજન લોકો ના હોય ત્યારે થાય હોય આજે બોલે તો પણ એવું વાતાવરણ ના દુનિયામાં જે એકાદ હોય બધું પોઈજનસિજનસ ઇગોઇઝન આપડે નોર્મલ ઇગો ચલાવી લઈએ નોર્મલી ક્યાં બરગટ છે આ અગરબત્તી હોય તે આપણે સગાઈ આખી રૂમ માં સુગંધી આવે ના આવે એ પોતે બળે પણ બધાને સુગંધી આપે જ ના આવે આ મનુષ્ય સુગંધી આપે છે તમારા આખા તરફ કયા માણસો સુગંધી આપે છે નામ આપો મને જે માણસો સુગંધી આપતા શું નામ ભાઈ તારું ખરેખર જીતે ખરેખર જીતવા જેવું તો છે પણ જીતા તો તો છે ને જીત વિતવદ નાય ને કરે કરનાય ને કરે ઘર શું છો તું જીત બેતર નામ છે અરે નામ તો લોકો આ તરી નો દેહ નું નામ પાડેલું છે મેટ કો છે ને માય નેમ ઇઝ જીતવી નોટ આય જીતી ભાઈ માય નેમ ઇઝ જીતવી તો હુઈ જાય કેરે આયકો જે આ શરીર માં એમ કે છે કે આ પગ મારા છે હાથ મારા છે માથું મારું છે બુદ્ધિ મારી છે માઇ ગોય બોલે છે માઈ ગોઝન બોલે છે ને માય માઇન બોલે છે કે આ માઇન બોલે છે તો એ માલિક કોણ છો એ પદ્ધતિ કોણ છે માલિક તમે કોણ છો હું આર્યું આ દેહ નું દેહ બાવી મેળવાનું એમ કે છે કે હું કોણ છું પ્રખ્યાત હોય બઉ લાયકાત વાર હોય દરેક કામ કરી છુટતા હોય લોકો નગર છે નગર છે રાત્રે આડે વાગે થોડું આટલું પીતા હોય આટલું જરા પીતા હોય દે હિન્દુસ્તાન પ્રેસિડેન્ટ કેમ કે બધા મનુષ્ય નશો ચડે છે જ્ઞાની પુરુષ પાસે ત્યારે રિયલાઈઝ કરવું પડે અને પેલો દારૂડિયા દારૂ એને મને ઉતરી દે બે કલાક પછી ના ઉતરતો છોડી દે ને ત્યારે લાગે પડે જગત બધું સમજવું પડે ભાઈ જીતું અશાંતિ થાય ગમે છે તો દીપન સેટ લેડિકાવદ ગમે છે ગમે જ નહી એ તો ગમે જ નઈ ને એમ એ વાગે રહેશે તા ગધુ કાપી લેતે ગમે હે સાબરા સે થાય તો કેરે થઈ જાય એનોને કે ભુક્તિઓ તમે જે પોહો છો અંકુશ બધું ઠેકવાનું નથી એટલે આ ધોતળો બધું થઈ જાય ઠેકાવાનું થઈ જાય હું કોણ છું એટલે જાણવાની જરૂર દેખાય દે એ તો કાકા થાય કે એ કાકા શું કેતન દા તો કે મારા ગામ વાળા ને કરી હોય શું કેવા માંગીયે છે તે કોણે શક્તિ તો કઈક હોવી જોઈએ ને અને આટલું બગડી ગયું છે એના દેખરેખ નીચે જ બગડી ગયું છે ને આ બગડી ગયું છે અત્યારે અહ જગત આપણને જે લાગે છે કે આ વાતાવરણ બગડી ગયું છે એ એને દેખરેખ નીચે જ બગડી ગયું છે ને એ કંટ્રોલ નથી કરી શકતું એટલે આ એને એને એને બનાવ્યું જ નથી જેને તો કહો છો ને એને બનાવ્યું જ નથી ભગવાન ગોડ ઇઝ નોટ પેરેન્ટ ઓફ This World એટオール ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સિસ લે એવિડન્સ ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટself ઇટself પઝલ તેલુયા વૈજ્ઞાનિક ધોરણે પઝલ તેલી છે અને જો ભગવાને કશું કર્યું હોય તમે ભગવાન ભગવાન માનું છું તું માનતો નથી શક્તિ હોવી જોઈએ ભગવાન ભગવાન ભગવાન એવું છે ભગવાન નો ધંધો શું છે તમે જાણતા નથી એટલે તમે એમ કહો એટલે તમારા ક્રિએટર ની અંદર બેઠા ભગવાન સ્વરૂપે જ રહ્યા છે શું કહ્યું તમે લોકો ક્રિએટર કઈ કુંભાર કહો છો સારું ના દેખાય કેવું એ કુંભાર નથી બધું બનાવી કરે આપ આ તો વિજ્ઞાન થી થઈ રહી છે અને ભગવાન તો છે ભગવાન ના આવે તો જગત જ ના આવે ભગવાન તો ખાસ ઓળખવાની જરૂર છે આ તો વર્લ્ડ પધલ પધલ થયેલો પધલ થયા કર કોઈ પણ સ્થિતિમાં માણસને દુખ થાય સ્થિતિ સારી કે માણસ કોઈ પણ સ્થિતિમાં દુઃખદ ના થાય એ સ્થિતિ કેવી કેવી મારે ગારો વડે પૈસા કપાઈ જાય તો થાય એવો માણસું હોવું ऊंची करे गए प्रमाणिक कर फायदो कई इनाम लेवाया મે લાખ રૂપિયા દાવજે એવું ચાલીસ હજાર માણસ ને કહ્યું છે દુઃખ કેમ થાય કે આપડા કુદરતી જે આહાર છે ઘઉં બાજરી એ ખાવાનું છે એ ખાવાનું છે ત્યાં સુધી પકવવાની માલિક ની થવાની જ્યાં સુધી મનનો નિષેધ કરવાનું શક્ય પકવવાની એને વાવવાની એ બધું કરવું પડે એટલે એ બહારનો જે આહાર છે એ લઈએ છે ત્યાં સુધી મન નિષેધ ના કરી શકાય આ ના નિય નઈ મન વસ્ત થયું એટલે શું મન ને સારી રીતે જાણવું કરવું સમજવું અને વસ્ત કરવું મન તો છે જ મને એમાં તારી પાસે એવું ને આ તો બિલકુલ જાગૃતિ પૂર્વક જગત જાગૃતિ નહિ હોવાથી તો આ બધા દશા છે ઉગાડી માં ઊંઘે છે જગત તેથી આ દુઃખ અને આ તો નિરંતર જાગૃત નીકળ એક ક્ષણ પણ મારી આજ્ઞાની બહાર નીકળતા નથી એક સેલ્ફ નું રિયલાઈઝ કરી બેઠા એક ફરજ સેલ્ફ રિયલાઈઝ કરું એટલે બધી રીતે છૂટતો કાન શકે હૈ આ દુનિયા મે કોઈ એવા મનુષ્ય છે કે જે માર ખાવાના સકેને ઓકે કેજે તે કેસે પ્રસાદ મને આપો તું જી તુ કેસે પ્રસાદ પ્રસાદ મારવા માટે કે અમને મારવા માટે કીધું એ પણ માગે એટલે આપો છે તું શું કહે એ માર્યો મને આપો છે હું ને પણ આપણે તો આપતા નથી તમે સમજો કે એટલે આપતા નથી माया ये मान तो आप धड़ दई दे हाँ के आगे मेरे आप बदलवी कई रीते એમના અનુયાયી મને બિલકુલ શંકા નથી હું તો મારા માટે પ્રશ્ન પૂછું ચુકે છે નહી એટલે અનુયાયી માટે નહીં મનુષ્ય માત્ર નથી પણ મનુષ્ય ભાન નથી કે જાગૃતિ નથી કે હું શું કરી રહ્યો નથી તેના આ દુઃખ છે માણસ થઈ ગયો પિયર એમ અહંકાર તૂટ અહંકાર ખાસ થઈ જાય શું एक जाहिर काले चंपल मार से तो एम ने खावानी तैयारी મારી તૈયારી કરી હા જાહેરમાં તું તો કહું તો આ છે લોકો તો ભૂલ થઈ જાય માફી માગે અને ખાય એ આ આ બધી ખાંગેની વાતો નથી આ પ્રાઇવેટ વાત નથી આ બધી ઓપન ટુ ફૅક છે બધી તારે થાય હું ભરે ચટ્ટી પડાય બને તો સખત જ માંગી લે બાફી માગી લે આને બાલે આ દુનિયામાં ના હોય કોઈ જગ્યા નહીં થતું ત્યારે સુખ કેટલું ભરફટ હશે અમદાવાદ માં નોકરી કરે